સાસુ ને કેટલી સાસુ હોય સાસુ જતી રહે ને એમને એમ કચરા ના જ રોગ થાય છે રોગ જ બધા સુવાળું થાય છે એમ એ ભૂલ ભોલવે ના ઉડે નથી ભૂફોટો ભૂલ હોય તો ભોગવટો હોવાય જ भोगवे भोगवटो करे आखिर रा कर रात ना आचार कर आखिर रात ना बताऊ थी जाए એટલે સુવાળો હોય સુવાળો માણસ કે એની ભૂલ ને લઈને સુવાળો થાય એટલે એવો કાયદો છે એટલે ભૂલ નું હોય પણ સરળતા અને નમ્રતા અને સરળતા નમ્રતા નમ્રતા સુવાળો ના થાય નમ્રતા ચૂરવી ને હોય નમ્રતા હતીમ્રત છે એ નમ્રતા નમ્રતા કે અત્યારથી ભૂલ ને લઈએ કે પાછલા આવતા નહીં ભૂલ્યો ભૂલ ને લઈએ કે અત્યાર ની ભૂલ છે એવો થઈ ગયો અંડરહેન્ડ પાછો કચરી તો એવું કેવાય કચરે ભોગ નથી ભગવતે નથી ચસલી નથી ખાલી વેર જ છે તો સુવાળા માણસે પોતે કચરાતો હોય પોતે કચરાતો હોય તો એનો એનું શું પોતે ભોગવતો હોય કચરાવા માટે શું કરવું જોઈએ હિસાબ શક્ય કરવો જોઈએ ના કરવો કોઈને દુઃખ આપીને આપડે પૂછ્યું છે જેલમાં તેથી મા સમાજ ની જેલ છે સમાજ ની શું કે છે અમારી યાદ બદલ અમારી લાયક એટલે રેસ્ટ પણ ધ્યાન સમાજ ના હોય તો મારી મારી ને કઈ ના જાય ને હેડૂક આવી જાય ને ભાગી ગયું કઈ મોટર ગાઈ ક્યાંય જતો બીજા અવસર મને અસવા જેવું નથી આ તો મારીને અસવા જેવું નથી દુઃખ આપીને સસવા દેવું આવે જેવા રીતે જે તમે એટલે આપણે જાગૃતિ રાખી દઈએ અરે વાત તો આનો પકોટાનો હા પણ તત્કા શું કે વ્યવસ્થિત છે આ પાઈજોને બહાર કાઢવો છે રીલેટિવ રીલ ધોવું છે તો આપણે તો કોકો કરવો છે આ લે સુધારવા આ બધી વાપર તો આમ ન કરી જાય આજ અન્ય એ જો પાઈ જાય જ્ઞાન જાત્રા તો કશું છે નહી દુઃખ છે જ્ઞાન વાત કોઈ દુઃખ પાતું એટલે ભોગવતો જ્ઞાન જ્ઞાન ને ભોગવટો કેવો બધું અજ્ઞાન બીજી સુધી એ આ બી પછી નવું કરો નવું ઓછું છે તો પેલા લાગે બરાબર તો સાન ના લાગે ઉપર જ લાગે ને કેમ લઈ જાતી છો હ બોલના બોલ એસી હા ને સર મેં એની સે કરાત હું જન સે સે કરાત આવો આ દુખા છો નહીં પવાર ગોતે લગતો મે મોક્ય દવા ના સ્વભાવ એવું મૂકે ના દે અને પછી જીવન જીવતા જીવન જીવું કલા જો ના જીવંતર લડ્યા કર્યા કોઈ આવડ્યા જ નહીં નિર્જરા થાય નિર્જરા થાય એમાં બંધ પડે પછી સંવાર પૂર્વક નિર્જરા થતી હોય તો નવો બંધ પડે એટલે શું એટલે ગયા पूर्वजन्मको पड़े बंद फुर्वा, फुर्वा, न पड़े संवर्वक निर्जरा कही पड़े अर्थुन बंद એક થી સો માં શું શું આવે હે એક થી સો માં શું શું આવે એક થી માં શું શું આવે બઉ ચોક્કસ થઈ જાય પછી રાત ના પડે તને અમારો દોસ્ત દેખાય બધા નહિ એના પેરું ઘર દેખાય ક્યાંક અજાણ્યા માસ ને બહુ અમારી ચશ્મા રાખતા નથી નતું બેને આ પેલા નતા દોષ જ દેખાય સમજણ વગર નાની ભાઈ ને જે બધા આખા લોકો તારમાં કઈ ગયું અજાણ્યા માસ સમજ બધા તેથી ના પાડીએ બઉ ચશમાં એક બે કલાક રાખશે તમારે કરું બિન ના દેખાય ચંદ્રકાંત બેન ના દેખાય તો નહી દેખાતા સંપૂર્ણ જ્ઞાન દશા વર્તી હોય સવા જઈને હોય ને આવડે દાદાજી ને કીધું દાદાજી છે સાચું બીજું નહિ એવું વાત ચાલતો ઊં થઈ જાય જોડે નઈ મારી ઊંધુ થઈ નાખે નિરંતર આપનું એકદમ સૂક્ષ્મ ઉપયોગ માં વર્તા હોય આપણે બહાર નું ગમે તેવું હોય શ્રીમત આચર એટલે સમજણ કઈ હેલી હશે આપની પાસે જ્યાં નહીં જોવાનું તો જી જોઈને કઈ આવી છે ને જ્યાં નહીં જોયા બીજી જગ્યા જુએ ને હું ભાગ્યાલયે કોણ ભાગે એટલે હું શું કરી રહ્યો છું બુદ્ધિ ફસવે ખબર ના પડે બુદ્ધિ બધાને ફસે ના જોવાનું હોય તે દેખાડે બધી કરુણા અને કલ્યાણ બઉ થાય જગત માંગત ને પોતાની ભૂલ થી દોષી દેખાય છે ભાણ રે તો કરે જોખમ ગયા બહુ મોટું જોખમ ગયા બે પીવાની ખોટું જોવા જેવું તો બીજી વખતે મોક્ષ ચૂકીએ નહીં હવે આખું મોક્ષ પદ માં રહેવું એ ચૂકવું નહિ અને આ વ્યવહાર પાછો એક એક વ્યક્તિ ને ના થાય એનો રોગ નીકળે એટલું પડે એ ભાઈલો નિકાલ કરવાનો એટલે મહેશ કે આ કામ ના આપડે નઈ ગયું એને કાલે કામ માણ હાલી પેલો કઈ તાર સાહેબજી બોલે અડધો કલાક પછી આક્રમણ થાય આલીમ સાફ થાય હું તો બેઠો તો સાહેબ કોઈને બોલાવ બોલે તારા વાત રંગી દોડા થઈ ગયા કાળા તરફ નાખ્યા ચક્કર પોતે જ નઈ જયારે નીકળી જાય તારે હા નીકળ્યું દરેક અવતાર જીવન આવી ખોઈ જશે ખોયલું ખોતા બાર વગર યાર કરે આપડે કેટલાક જાનવર કચડી કચડી મારા છે ને આપડે જે કર્મ ના બંધાય કે પાંચ આજ્ઞા પાડતો હોય એસી ટકાતો મારી પાસે સ્વામી ના ભી વળે પણ આજ્ઞા પડશે તેનું કલ્યાણ દહી રહે મારી પાસે આવી જાય કયું કામ ગયા તરંગાબાદ ઔરંગાબાદ ઔરંગાબાદ સમજાઈ ને પડે ને સારું છે નહી તો જોખમ છે અહીનો ટચ ના તો છે એ પડી ગય વરસાદ હે કેટલા વિચાર્યુંડ ગાયેલા થવા આવ્યા ને संजोग बाजे नहीं ब्रह्मचर्य सारू पढ़ाय बाजूग बाजे नहीं ब्रह्मचर्य सारू पढ़ाय નહી પાછળ પાછળ સમજવાનું છે પાછળ ધાર નિશાની કેવી છે મને મા ત્રીજું વાર ના ગઈ પાન થી હળવા જીભ થી ચાટવાર નાખી પાસે ઇન્દ્રિયો ના ખીંકાર ને શું થાય અહંકાર પાસે ઇન્દ્રિયો ગમે નહી કાર્ય ગંદી આયે અને મડમ નાખે તો કડકડ બોલે અને બજેત કરે તો જુદી વાત બજેત એ તો એને કબજામ કરે બજેત કરે કે રે દે ને ઓ વિષય આ બજેત કરે ને એટલે જલે એક કડકડ મળે એ બજેત કરે કથા જદર 1:30 વાગે કરે બુદ્ધિ પ્રકાશ થઈ ગયા સંબંધ જ નથી પણ એ નાખ્યું એની પૂર્વ ધણી પણ ક્યારે કહેવાય મન વતર કાને પાસે તારો સંબંધ હોય તારે પાસે તારો સુધી છે નહીં એને પછી આવતો આઠમા ડબેલું ઘડી વાત ના સમાજ ની આવ્યું છે આવું તો બહુ હતું તેલ કહીને અરે આ પણ તેને કઈ વાસે તારે થાય ક્રિયા જ નથી આ બધું સ્ત્રી પુરુષ નો વ્યવહાર જે છે વિષય ढाकीने बीजे बढ़ो व्यवहार ओपन करता हो तकलीफेट बगड़े आखिर आम उभुरा बता आना परिणाम મૌલિક કારણ મેં કહીએ છીએ આ વિષય આવી ગયેલું કારણ એટલે કે જો સંસાર પૂરો રાખવવા જ હોય તો આ બંધ થાય એટલે બધા ઘણા ઘણા કુટુંબો ત્રીત્રી પાત્ર તમને ખબર નઈ કે આ જોખમ છે આ બધું લાખો તો જીવ પ્રશ્ન એક જ પ્રશ્ન મચ્છર બચાવે સુખ કશી હવાના પિવેલ પીડા જેવું મોડું હોય વિચાર તોડે કંપાલી છું કે આટલા બધા દુઃખો સહન કરે છે આ લોકો આટલા સુખ ને માટે લાઈફ ખરાબ કરી નાખે દરિયામાંથી દરિયામાં સમાધી લે સીધો દરિયા કરવા નહિ ચાર વખત સાત ટાંગ ના આ રવિ ત્રિનેશ તો આવ આવ કરે છે ડબડાવે છે એને કેતો રંકાર હવે એને શું પરિફોર્મ કરે કથીવાય જ રંકાર દેલા કેય કીતો કઈ નથી અલ્લાહ છે વિચાર પણ એના આવતા આવતા ભો તો પરમે આવતા ભો તો પરમે બરોબર ત્રિનેશ ત્રિનેને બહુ બોદો પડલ ને એનું એક તો શ્રી પ્રાણનો બચાવ કરે છે પોતે એ બધું ખરું બતાવું નમસ્કાર તું જાઓ મારા લાચારી થી વિચારી ભોગવે પોટા એને મારા લાગમાંથી આવી લઈ લે ઘણી વાર માં આપણું દૂધ ફાયદો કરવો છે પ્રેમ કોઈ જ પ્રેમ હોય તો આપણામાં પ્રેમ એના કહ્યું પ્રેમ તમારા પ્રેમ નહિ દેખાતો પ્રેમ કહ્યું એ પ્રેમી નહિ પ્રેમો જે લૂટબાજી કરે એટલે જીતા થતો ભાવનાર કઈ લીધે નાખ્યા બાગેડું તારાજી બાગી નથી આઈ કયા તારાજી એવું હોય આ સંસારમાં સ્ત્રી સંબંધી તો ભાગેડી વૃત્તિ ને બસ ગમે તેમ છટક બારી શોધી જતું રહેવાનું ફટાકા મારે શું શું થશે તો ના થઈ જવાય ને આવો આવો બેન ભારે જવા આપડે બેન તમે માથાના બદલે શોખી છે चारित्र बढ़ नहीं आप तो करे बराबर वृत्ति बराबर एक बाजु चारित्र बड़ी आने बीजी बाजू आ वृत्ति પોતાને ખબર કેમ નહી પડે આ ચારિત્ર બળ આવ્યું આ લોકો ખબર કેમ ની પડે આ ભાગેડુ વૃત્તિ વાળા ખબર કેમ ની પડે આ ચારિત્ર બળ આવ્યું એકલા બારવિયા ના મારે ભૂખ મારતો છે તમારા વિષયમાં લીડર થઈ ગયો અને મને કશું નઈ થાય એને અંદર ફટાકડા નામારે વિષયમાં લીડર થઈ ગયો હોય એને અંદર ફટાકડા નામારે સાળસે બળજી સાળસે ગયો બરોબર એમ મારું કામ લાગે એવું કરી હાલો તૈયાર બોવ થયું હવે સુરેશી સુરેશ પાંચ આગ ના પડાય નઈ આ ત્રણ દરમિયાન પડાવે વિજ્ઞાન છે જગત વિજ્ઞાન આજ્ઞા પડાવ કે છે બધું આગળના હિસાબ ચૂપકે થાય છે બધા આગના બધી પાડે જેમ યાદ આવે એમ પાડું યાદ આવેદ આવે સોમવાર હોય એટલે કામ બંધ થાય નહીં કે એક થી હોકડા આવડતા નથી અર્થ આ તો મોટો જ્ઞાની હોય તેને કન ચંદ્રકા આ પુસ્તક તે ચાલે હા મને ઉભું નતું થયું ચાલુ એક થી ફોધી ના જાણો છે ધંધો કાર્ડ પાડો હજુ દીવાય એવું છે થોડી વખતે કરો ને કઈક પછી નહી દીવા હે ત્યારે શું કરી ત્યાં દેશ ને બરો કોણ બતાવ તો પાલું રે મનમાં ગણાયું ભાઈ તો ઉદય કરવો હોય તો હવે તો ખબર ઉદય કરો આ કઈ સાધીનતાથી નથી થઈ ગયું આ તો જ્ઞાન આપેલું તેનું ભર્યું